જ્ઞાન નહી ગુરુ વગર જ્ઞાન નહીં એટલા માટે બરોબર છે ગુરુ વગર જ્ઞાન નહીં એમાં ગુરુ ગુરુ બહુ ખેલ છે બે પ્રકાર ના ગુરુ એક ગુરુ અને બીજો સત ગુરુ ગુરુ કોને આને આગળ આગળ ચાલે માનિજર નીકળે એને ગુરુ કેવાય શું કેવાય માલિ માં છે માલિકરિક સાઈડ રસ્તા હોય આવે તો એ ડિસાઇડ કરે કઈ આ રીતે આપે શું ને કારણ કે પોતે મુક્ત થઈ રહ્યો હોય સત સતગુરુ એટલે સત એ અવિનાશી પોતે જ અવિનાશી અને પછી રઘુગુરુ કહે ને એટલે સદગુરુ હોય તો કામ થઈ જાય આપણી પાસે ગુરુ કિલ્લી હોય પણ દેખાડો ગઈ શું એટલે વસ્તુ એ છે કે ગુરુ કિલ્લી વગર ગુરુ હોય છે ગુરુ નો અર્થ ભારે થાય જાણ એટલે ગુરુ નો હોય ગુરુ કેમ ના ડૂબે કયો ના દુવે ગુરુ કિલ્લી હોય તો ના દુવે ગુરુ કિલી ક્યાં મળે ત્યાં કમાજ પાસે ગુરુ થશે અને અંગમ ચરી ડૂબવાનું છે કે જો ક્રોધ માન માયા લોક તમારી પાસે હોય તિલક તો આપી શું કેશો તમારી પાસે માન માયા લોકો હોય તો કોઈને ઉપદેશ આપશો સાધુ સાહેબ આચાર્ય છે આચાર્ય છે આ ગયું છે માટે તું કુ આચાર્ય માટે કુ આચાર્ય હા ગ્રોધ માર માં સંપૂર્ણ ના જાય સંપૂર્ણ જાય ભગવાન કહેવાય પણ જે કંટ્રોલેબલ તયા છે ગ્રોથ માર માં કંટ્રોલેબલ એટલે શું કંટ્રોલેબલ ક્યાં સુધી ગયા ગ્રોથ માર માં પોતાને બધા થાય આ ગુણો પણ અમાને અસર ના થાય શું ભરકો થાય વિચારો હોય ત્યારે અમારાથી ઉપદેશ ના જીભ હાલતા અમારી દેશ ના હોય કેવી હોય દેશ ના અમારી ઉપદેશ ના હોય ઉપદેશ અહંકારી કહો છે અહંકારી ગુરુ છે તે ઉપદેશ આપે અને જ્ઞાની ગુરુ એ દેશના આપે શ્રી કૃષ્ણ અને ભગવાન મહાવીર પણ દેશના આપતા હતા શ્રી કૃષ્ણ પોતે જો આત્મ જ્ઞાની ને જાણતો હોય તો થોડી કાઢે ને પણ જાણતો હોય તો પોતે આત્મ જ્ઞાની ને જાણતો હોય તો ખોડી ગાડે જાણતા હોય તો રૂપિયા જોડા રૂપિયા હોય નહિ તો આ લોકો હિસાબ ના કરતા એટલે એમાં રૂપિયા છે તહેવાર માં ચલન છે ને ક્યાં ના આસર પરીક્ષા કરવાની પરીક્ષા છોકરું બાબંધ તમે આપ બોલ્યા પણ એટલી વાત મને હાથી લાગતી નથી એટલું જ બોલવાનું શું કરવાનું મને સાચો હોય લાગવાનું કહેવાય શું કરશે ગુનો થાય છે બધા તો આટલી મારી શબર ચવાનું એ માણસ તમે આવું કર્યું કે તમારું આ બરોબર નથી એટલે બંને દુઃખ થયું માટે એને ફરી પૂછવું કે સાહેબ મારું મદદ થોડું આવું હજી જાય છે શું કરું ને કઈ કઈ વાંધો કઈ વાંધો નઈ કરો મન લઈ દુખાયા કરો ચાલ આપી આવી ગયેલો પછી આપડે કરાય છે હમો હમો દાવો નથી મળતો આ હમો દાવો મજા પછી આપડે ચાલ આપ્યા આવું બધું કર્યું કઈ રાખી મારા મારા બાપદારો વૈષ્ણવ નો તો હું જન્મ્યા વૈશ્વિક બાબા બંધા છે ભાઈ તૂટી ગઈ તે વચ્ચે મારા બાપ કઈ ભણવા ના બંધા બાપદાદા પછી હું મારા બાપદાદા કુવા માંડવા નથી પહેલા પંદર ફૂટ પાણી સુધા હોય પડે જો બાપ મારે નુકરો કે છે ભલે બાપ કે બને જે કેવો છે પણ આવો કયું છે ગુરુ એ શીખવા આપડા શીખ્યા આપણે ગયા નથી ખેતરી ગુરુ આપી જાય છે લઈ જાય છે લાભ થઈ ગયો પડે ક મન દુખાયું છે મને હું લેપ લાઈ લેલું લે ને પણ હું એને કઉ મન દુખાઈને શું કબ મારે હું તને જીતાડીને મોકલી તને હું આવે ને મને તો હું આ રીતે ઊંઘ આવે છે એટલે તને હું જીતાડીને મોકલી પડી શું કરું એટલે તમારું કરેક્ટ કરીને મોકલું એનું કરેક્ટ કરવામાં આવે તો એનું કરેક્ટ કરી આપું બિચાર હું તો આવે ને હવે કેમ લાગે એ તેંગનારું છે બાર કેળા આ આ દાડો ભગવાન શું છે અનબર આગળ લઈ નાખી છે અરે વાહ લઈ નાખે કે તો હું જ આવી ગયો તો હું તો હરી ન બેઠલો ત્યારે જે પૂરા જાઓ ભાઈ મારી પાસે એ જે વાત પર આ પ્રે કામ પ્રોથ લોક પાંચ દુશ્મન કર્યો ઘણો પ્રયત્ન કર્યો ઇતરે પાંચ પ્રોથ લોક હો अरे पांच करिए, और नहीं ना शत्रुओ है है जेने आपने शु बंदन मुक्यावाजा जाए ના થાય ના થાય પછી માયા માયા શું કે માયા ના છોકરા માયા એના છોકરા શ્રોદમાન માયા લોકચાર અને રાગ છોકરા મારે હાથ થી માર મારી લોકો સાધુ બધું છે તારે અહમ નામનો છોકરો પાડો થાય છે માયા બોલી ગઈ ગતિ સજીવન થઈ જવાના પણ જો મારો માન નામના અહંકાર નામના છોકરા મારે તો પછી મારે નિર્ભવ થવું એ મેં હું લીધું બોલી શકે મેં કરી કહી દીધે ને પોતાનું મરણ કેવી રીતે એટલે બધી ખોલી ખાલી પછી મેં તો દીવાલીવા રહી સમજ ને તારા માન નાના છોકરા એકલા ને જુદી પાંચ છોકરા જોડે રેજે તું શકતા આ માન ને ઉડાઈ નઈ શકતા કૃષ્ણ ભગવાન કહ્યું કે જે આપણો અહંકાર લઈ લે સંપૂર્ણ અહંકાર લઈ લે લેનારો હોવો જોઈએ હોવો જોઈએ કેમ ના હોય અને એ જયારે પાંચે જયારે નીકળે ત્યારે મોક્ષ મળે અને આ પાંચે જયારે નીકળે ના એ તો તમારે ઘર નઈ રહે ન બરોબર કારણ કે એમને થશે બે રૂમ માં ખાલી હોય તો આવો ગુમ માં ખાલી લોકો ને ગમે છે રોગ માર ના રોજ લાગશે નથી આ દેખાય છે દાદા બગાને દાદા બગાડ હું જોઉં હું જ નમસ્કાર કરે મારે ટાઈમ પણ ધક્ છે ભગવાન જોઈએ મારે છે ભંસાર ને નુકાનક કોઈ ભૂલ નથી મારા પ્રકાશ નું નુકસાનકારક છે પ્રકાશ નું જે રહ્યો છે એટલું ભૂલ થાય તો પ્રકાશ થાય તમારી બેચા ડિગ્રી ઓછો છે શું કરવું સગા આમ કેવાયું માયા મારતાઓ મતભેદ મતભેદ પોલિટીકનો આતો પોલિટીક્સમાં હાતા એટલે મતભેદ તો રહે જ આવે ને મતભેદ ના થઈ શકે મતભેદ નો આવડે છોનો જોઈએ સદોવા ના જોઈએ પણ આરે મારા ધર્મ છે અને રાઈ છે પાત્ર્ય હતી મતભેદ થાય ને કે મડિયા બરો નવત નો નગર અને કોઈ દાદ અમર યાદ થઈ જાય તો હું સમજી જાઉં તો અમર્યાદ થઈ જાય હું તમારી વાત કરું પણ મત ના કરવો અને ભીજ ગયા બધી નબળાઈ છે બચ્ચે બધું પેલા શું લગાવી છે મારે પચાસ હજાર મારી પાસે આવું હું ચોર છું સગા પાસે દાદા ચોર બરોબર છે તારી વાત છે શું કયું વખત ના હાજર આપે તો એને સ્વતંત્ર છે ભાવી બોલી શકે જવાબદારી કરે છે મને ગોળી મારે ગાંધીજી ગાંધીજી રિસ્પોન્સિબલ હતા તેનું ફળ મર્યું હવે રિસ્પોન્સિબલ થાય છે ગાંધીજી રિસ્પોન્સિબલ હતા મારી શું કરું હવે એનું ફળ પિલા ને એનું ફળ યાર રિસ્પોન્સિબલ થશે પાક છે જેમાંથી કેરી થઈ ત્યાર ના કેરી લાગીને પછી રસ ના નીકળ્યો ટાઈમ થાય પાકે મોટી થાય ત્યારે એ રીતે ગોળી વાગે નહી રિચારી થાય ત્યારે વાગે એમ ના હોય અને પેલો જે આ જે ગોળી મારી તેને જે આ રીતે થયેલી છે એ મોટી થાય પછી પાકે નવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ ફોરડી રિસ્પોન્સિબલ પોતે જ જગનદાર છે આપણા બધા હરેક કાર્ય આપણા હરેક કાર્યમાં તમે પોતે જશે વખતે ભગવાન લાવશે ને ભગવાન ક્યારે આવશે જયારે તમારી સમય તમારી તમારા કફમાં તમારી ઈચ્છાઓ કરી ન પસંદ આવતી હોય માફક ના આવતી હોય તમારું તમે પ્રાર્થના કરો ભગવાન કે ભય જન આપીએ મહાત્વ મહાત્ન આવી બધી આટલું બધું ભગવાન પણ ભગવાન માનવ છું આરોપ ફૂક ના પણ ભગવાન સ્વયં માનવું છું કે બધા જ તમારે કરે નવા ઘર ના છો આ ડિસ્ચાર્જ ભોગી રહ્યા છો અને નવું ચાર્જ કરી રહ્યા છો भोग जन्म कर्म नो नाश ज्ञानी थे ज्यादा कर्म प्रवृत्ति है ज्ञान ठीक પછી જ્ઞાન મળ્યા પછી જ્ઞાન જાણ્યા પછી તમારે પ્રવૃત્તિ માં નિવૃત્તિ એટલે કર્મ માં અકર્મ કર્મ કરો થતા અકર્મ વર્દેતાતિ બની ગઈ વર્દેતાતિ બની ગઈ હે તેવા જોઈએ બીજળના દખરાવ છે બીજળના ઉમદને દેખલે સખાર અને આપળા તો કે બળમેની ટેબલમાંથી રાઈટન કેવળ નહીં ના અલગથી આમના નહી થાય કેવળ થાય મિતમાને ત્યાં કેવળ થાય એટલે વીજમાં જ ઠરી ગયા આત્મજ્ઞાન ના માર્ગ માં પણ આટલા બધા મતભેદો છે આત્મજ્ઞાન ના માર્ગો માં પણ આટલા બધા મતભેદો છે આત્મજ્ઞાન ના પણ બહુ મતભેદો છે કે શ્રેષ્ઠ ધર્મ મારો હશે આપડે કબૂલ કરવો પડે મારે કબુ કરવું પડે અને મને કહે તમારો ધર્મ ખોટો છે તે કબૂલ મારે કરવું પડે કારણ મોટી ઉમર કબૂલ કરેલું પેલા બધા માટે સારા છે સાચા છે બાર છે તારા એનું ભાન જ નથી કરી રહ્યા છે એ ભાન બધા વાળા ઈશાને છતાં એ લોકો શું કહ્યું ભગવાન ના પુત્ર કર્યો શું કહ્યું કાપી થાય ભગવાન સ્ત્રી હોવી જોઈએ અને સ્ત્રી સાસુ કાપી થાય ને તો દવાખાના એ બધાને ક્યાં છે એ કેવું મોટો સંસાર ઉભો થાય અને મુસ્લિમો એ કહ્યું પૈગમ્બર સાહેબ પૈગમ્બર સાહેબ કોણ ખુદા ના પૈગામ લઈ ને આવે છે જેને અસ્તિત્વ નું બંધ છે એ પૂર્ણ થઈ શકે અસ્તિત્વ નું બંધ કરું નહી આપડે લોકો અસ્તિત્વ નું બંધ કરવું અસ્તિત્વ નું બંધ કરવું કરવું ના પડે પૂર્ણ એટલે વસ્તુ ભાન થવું છે માત્ર નથી બધા હિસાબ આપતો ગોતા નથી ઓછા છે ત્યાં ધોધ માન માં લવાડીઓ આપડા જેવ ના હોય પણ બાળકો શું બાળકો ડેવલપ ક્યાંથી હોય મોટી બના ડેવલપ નથી માટે તમે ડેવલપ ઓછો તમારું જયારે ડેવલપ થશે ત્યારે તમે આવા દાયા તારે ખરા છે બીજું અમારે તો એવા દીકરા છે કે ડેવલપ થતા હોય દાયા દેખલા જે અમારા વ્યક્તિ હોય એટલે પુનર્ધન હંમેશા નથી જાણતા જે બીજા અત્યાર પેલા લેખકો બધા લખી ગયા છે તે એમને સાથે આ બધું પુસ્તકો વાંચ્યા આપણે આપડા પોતા પુસ્તકો અને તેના પછી કેટલાક લોકોએ પૂછ્યું તમે શાકાહારી કેમ શાકાહારી કેમ થઈ ગયા શરીર સારું રાખવા માટે આપડે હાર બહુ સુધર છે કે છે બહુ અપમાન કર્યું આખું આખું આખું બહાર બેઠિન ઘરે રાત બમ મારી નાખી રહ પછી બીજો વાક્ય બોલ્યો કબ્રસ્તાન નથી બધા સમજણ ના પડતી ચાર વર્ષ પડી જાય તો કશું વધારે ના કર્યું આવી અમેરિકાની સાથે મને કે છે મને મારી ચંદનબાળા મને ચંદનબાળા બનાવો કેવા માંગે છે ડેરાતો ને બેસ તો બોલતો ચાર ચાર સમજાય છે આ તું આ મહિનો રહી એમાં શું તને લાભ મારે ખાય છે આનંદ દેખાય છે આવો આનંદ કોઈ દેખાય નથી આવો આનંદ નહીં દેખાતો છે તો તને શું કામ લાગશે તારો ગાઈમાં જ વખત છે ખાલી તારું દેવલપ પણ નથી ભોડી નું કોઈ માણસ પણ માસો નથી ભોડી નું ડેવલપ નહીં થાય એક પણ માણસ એવો ત્યાં નવો યુરોપમાં અમેરિકામાં કે આ થઈ શકે આ સમજે પુનર્જન્મ ના સમજતા પુનર્જન્મ કરનારા લોકો પણ ત્યાં છે પુનર્જન્મ માં વિશ્વાસ કરનારું ત્યાં માનતો છે આપણું લઈ ને એ આપડું પાસે ગાય તો પૂછાય કેમ ઉઠવું પડે છે ત્યારે આખું દુનિયા ની હાડા ચારે બધી હતી એમાં હિન્દુ સર એટલો સીટ કરવો નથી માનતો રાત નો કઈ સેમ આવવા સો છે કઈ હજુ કાયદો બાકી પણ પુણ્યતન છે સમજાઈ શકો એ તો જરૂર એને ખોટા લીધા એ લે જા કોકડી કેમેરાપ્યોનો કેમેરા બીજા નો પછી તું ભાઈ આ દબાવ ગયા પછી એને કેમેરા લઈ ગયા મને કહે છે આ તમે સમજાવ છો તમે કેટલા વાર કેટલા વાર રહી જતો એક મિનિટ જયારે જર્ની એક મિનિટ ના કરોડ રૂપિયા હિન્દુસ્તાન જીત છે મારે કઈ જોતું નથી હિન્દુસ્તાન જીતતી જરૂર આવે એક મિનિટ ના એક કરોડ રૂપિયા કોઈ નહી આપી શકે એટલે તું તમે લાવું છું કઈ અના આપવા નહીં ના હું તને પ્લેન માં સમજાવી દઈશ કારણ કે તમે ચેર થી છો ફક્ત મારે એના બેઝિક બેઝિક એટલું જ આપવાનું હોય ડિટેલમાં ના ડિટેલમાં માટે બહુ ટાઈમ લાગે છે હા કાપી શકું મેં કદાચ રેઝિક કરું ને ને સમજી ગયો મુસ્લિમ ના સમજી અને વૈજ્ઞાનિક હોવિ લોકો ના માનવા તે આ લોકો આઠ વાગ્યા કરવા છે ભગવાન ની મરજી કેવી કે જન્મ થયો મદદ મારી નાખર નહીં એટલે હું આખું બધું મારું આખું અમારા જે સાધન સાધન હતું સાબિત કરવાનું છે બીજું સાધન કહ્યું તો સાહેબે મીરા શિકાર કરો શિકાર કરવો છે સુધકો જ નહીં વાત સ્વીકારતો નથી બંને આવડે મને અમારા દુગ્ણા થાય છે જાગ્રત હું ગયા નથી કર મારે રૂગ્યા હતા સાડા બાર વાગે છે મારી ના શકે એ પોસિબલ છે પોસિબલ તો છે એટલે મારી ને લોકો ઇન્સોમિયા રોગ કી થાય મગજ એમને જવાબ આપ્યો શું કહ્યું ઇન્સનિયાનો રોગ નહોતો પણ એની માથો મીઠેલી રહેતી શું કહ્યું મહી જાગ્રત હતા એટલે બે બે હિસાબે આમ ધ્યાનમાં હોય એમાં મહી જાગૃત શું કહ્યુંનિયા ના થાય ભગવાન આપણા સાધુ આચાર્ય કાયમ જાત માંગવા મળે છે એટલે ત્યાગ કર્યો તો તપ કર્યો તો હું એટલે થઈ જતા મારશે ભગવાન કરવાનું મારે ના ખબર પડે મેં તો કર્યો ભગવાન તો કરવાનો ભગવાન આંતરિક તક હોય તમારે આંતરિક તક હોય કેહ્ય શક્તિ નહી બંધાય અને આંતરિક તબક્તિ ન બંધ થાય જ્ઞાન દર્શન સારી તબ ક્યાં કરવાનું તમારે આવ્યો હોય કે છે બધું ને હૃદય તપે એને જોયા કર્યું એ તપ કેવાય થાય છે મંતર કપા થાય છે એ જ્ઞાન નથી અમારો નથી ત્યાગ પોતે શું છે તો પણ તિરસ્કાર મારીને ત્યાગે તિરસ્કાર નથી રાખત जे त्याग करो नी वस्तु तीर्थ रहे आप जो कहो बराबर એ તો ત્યાગ અમને ત્યાગાવિરજ કરે લાઈટ વગર જીવાતું નકું ત્યાં છ મહિના થી પડી જ્યો જીવાય માં ખાતરી થાય એટલે કસરત વધી જાય કસરત કરવાની ત્યાગ એ કસર છે શું જી આઈ ટેક મી બધા પોતાના त्यागी लगे बेटा કદર ન કરાય છે અને મારા દ્વારા કદર કરી રહ્યો ભાઈ તો કદર કદર કરી કે જે સરી આવતી આ ભાઈ કદર ચાહે છે લા દાદા 10 7 9 આપણી જોઈ? મંત્રો એમ પણ આ રજૂ કરતો પ્રોગ્રામ આ ગુંટલ ઓકે આલે બહુ જોરથી જોરથી એ મારું કામ કરે આ ગાના ગુલે જે કહે દઈએ કે ગાતીયા આ છે ન સુરા ન મન મું તો ખરી છે પણ ધૂન તો ખરી છે ધૂન ધૂન તો ખરી છે ધૂન એટલે તમે ધૂની નથી એક જ બાજુ ખાલી પડો એક તો લાગરા દુલ દારક પર ના આવે દરારક પર આવે અને ગુની કેલો થાય ગુની કેના તો કુછ છે ઇનિસ નીને પર આદક છે કે ગુની કેના એ કુછ છે પુલી દરત કો કે સરબત કે આ નીકળે કે તૈયારી પડી દુલી લઈ લેવું ધાન પર તૈયારી ગમે છે <coughs> <coughs> કોઈ વસ્તુ સાંભળજ કોઈ વસ્તુ નથી સર્વાની જે ચિત્ર કરતી પરોક્ષ કરે